આપણે ત્યાં લગ્ન થાય એમાં સાત ગ્રંથિ એ તો પછી બ્રાહ્મણ એક બે ગાંઠ વાળી મૂકી દે બાકી મૂળમાં સાત ગાંઠ વાળવાની હતીપદી પણ કહેવાતા સપ્ત ફેરા પણ કહેવાતા એ જે ઉ કન્યા ની ચુંદડી કે જે એને ઉપર પેલું હજુ હોય એ બે છેડા લઈ અને પછી સાત ગાંઠ બ્રાહ્મણો મારતા હતા મૂળ એસી એસી હાથ ગાંઠ મારેલી હજી છૂટી નથી અને અત્યારે જે અઠવાડિયામાં છૂટી થાય અને એ કેવું છે તમે જુઓ છેડાછેડી પાછી નણંદ છોડે લગભગ છેડા લોક એમ ભાઈ ને ગાવું પડ્યું નણદે જય સાસુ આપણી ભાભી કરે છે આપણા ઘરની વાત એ વગો રામો રામ અને સાસુ એ જઈ સતરા એમું કામ પહેલી કથા પેલો વડલો છે નદી ની કિનારી વડલા નીચે આપડી કથા હતી કંકેશ્વરી માતા નું મંદિર ને એમાં મારો ઉતારો હતો એમાં મને આકાશવાણી નો કાગળ આવ્યો તમારી સ્વર પરીક્ષા પહેલી વાર હેમુભાઈ ને જોયા હેમુભાઈ આકાશવાણી માંથી બહાર નીકળે નામ સાંભળેલું નમણો માણસ સ્ત્રી પાત્ર નાટકમાં લેતો બહુ મોટું કામ કર્યું એ વખતે સરકારોને હું જોઈ નેત્રે એને પદ્મશ્રી આપવો જોઈતો હતો પણ એ વખતની સરકારોને સૂજ્યું નહીં બહુ મોટું પ્રદાન હતું પણ પછી સૂઝવી સારું થયું કે આપણી દિવાળીબહેન આવ્યા ભગત બાપુ આવ્યા પદ્મશ્રીમાં દિવાળીબહેન આવ્યા આપણું વિખદાનભાઈ આવ્યું પણ આ માણસને ત્યારે આપવાની જરૂર હતી સાહેબ કેવો નાટ્યકાર કેવો અભિનય કેવી ગાયકી કેવા કેવા લોક સાહિત્યના દરવાજા ખુલ્યા છે અને સાહેબ કલાકાર એટલે કેવો આ સિહોરની પાસે એનું નાટક કવડા कवला सासरिया के ई मुभा बंकड़ा पीटक पूरु थर आज बहु प्रसिद्ध है पी एनो एक मित्र ई बने बस में बैठा टिकट ली थी जावा राजकोट पर वच्चे बस मैं उतरिया मित्रएं कीधु हेमू भाई अह एक बीजी बस पकड़ी હું ભાઈ ક્યાં જ આવું કે મારે હારું હાલે આવો બીજી બસ પકડી રાતનો સમય બીજી બસ પકડીને ઉતર્યા મોડી રાતે પછી ત્યાંથી એ ગામનું નામ હતું કીધું પાંચ કિલોમીટર દૂર છે ત્યાંથી પગપાળા બે જણા હાલીને હેમુભાઈ જાય સવારનો કે સવારનો સમય હશે ગામના બે ત્રણ જણા વડીલો બેઠેલા તો તમે શાંતિ રાખો વડીલો પૂછ્યું આ બેન છે કે હા હા તમે કોણ એના થાવ એનો ભાઈ છું એટલે છોકરાઓ પેલા બેન નું ઘર બતાવો છોકરા પતરાની જાપલી બે એના છોકરાઓ રમે છે બિચારા ગરીબના અને બાઈ રોટલા ઘડે બાપા અંદર આવું જય માતાજી આવો બાપા આવો આવો આવો આવો દરવાજો ખુલ્યો અંદર ગયા બેને ચા પાણી કર્યા પીવડાવ્યા બાપા લે માતા લે માતા કે ભાઈ રોકાવ ને કે નહીં બાપા આ તો નીકળ્યો તો મને એમ થયું તને મળતો આ બનેલી ઘટના સાહેબ કલાકાર વ્યાખ્યા છે हमें बात करू आ बन छेडियो जय लोकत એનો ધણી મરી ગયો છોકરાઓ રોવે પછી પેલા લોક એની સાસુ બઉ કવડા સાસરીયા ની મારી કે આ ગાય છે ને હેમુભાઈ તારા મામા છે આ તારા મામા ગાય છે આ બેને એમ કીધું કે તારા મામા આ હેમુભાઈ આપણા મામારા મામા છે કે હા બેટા એ આવશે ક્યારેક તમારું ધ્યાન આવશે એ છોકરાઓ કઈક પ્રાથમિક શાળામાં ભણતા હશે બહુ દુખી છે મારી મા એમ કે છે મામા ક્યારેક આવશે તો મામા તમે એક વખત ઘરે આવો ને યાના મગજમાં ફરતો તું આપડા હેમુ ના મગજમાં ઉજળા વર્ણો હેમો आ, स्वर्ण काई आती मित्र ने, ने मन मामो आज मने एना बाजू में प्रोग्राम करवा क्या आपने भरोसा छोकरा आपता हूं आधा आपी दिता पी एमु भाई बुलाई वक्य बहुत सर हूँ तो ये मामो थे પણ હવે તું મારો મામો થઈને રાજકોટની ટિકિટ આપવાંજલિ આપણે જગતના કલાકારો ને એક દ્રષ્ટાંત પૂરું પાડે એવું ઉજ્જવળ કથાકારો ની વ્યાખ્યા કલાકારો ની વ્યાખ્યા આ બધાના જીવનમાં જીવનમાં આવું હોય હું મારા તલગાજરાની વાત કરું ને મારા ઘરની વાત કરું તો બહુ સારું ના લાગે પણ મારા મનમાં પીળી હોય એક આજ તરેડની ઉપરના એક ગામના માણસે બને ચિઠ્ઠી લખી છે બાપુ તમે માલણમાં બે કાંઠામાં પાણીઓ રૂપાવાની વાત કરો છો પણ રૂપાવામાં જેથી પાણી આવતું અને આમ ચોકવા કે આમ રાતોલ કે અમે જઈએ અને ત્યારે પાણી ઉતરાય નહીં અને અમે રામજી મંદિરે આવી અને પાણી ઉતરે ત્યાં સુધી રાહ જોતા ત્યારે સાવિત્રી માં રોટલો ખવડાવતી હતી તમે કલ્પના કરો એમને કઈ નથી થવાતું એ તો કોકે આપણને મોટા કરીને દેખાડ્યા છે બાપ હું શું કામ કઉ છું કે મારે બીજી વખત જન્મવું છે તલગાજરડા મારા હરીને ત્યા વ્યવસ્થા હોય તો કરી દેખાડે કારણ કે મને યાદ ધન્ય છે બાપ તમે કોણ કરે આવું એને કેટલું મોટું પ્રદાન કર્યું એ સમયમાં એને પદ્મશ્રી મળી જવું જોઈતો એના લોકગીત માંથી મને વાત યાદ આવી તમે જય સસરા આવી રીતના કોકના મામા થતના કોકના કાકા થાજો આવી રીતના કોકના ભાઈ થાજો અને આવી રીતે કોકના દીકરા થાજો તેની મારીને તમારી કથા સફળ મારી પાસે કેટલાય માણસો આવે બાપુ આ પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા સત્કર્મમાં વાપરવા છે તમારા હાથે વાપરો એટલે તારી આજુબાજુ જરૂરત હોય એને તું તારા હાથે વાપર મને તારા ગામની આજુબાજુની ખબર નથી મને તો અહીંયા ઘણા ઓફર કરે આંગળી ચિંદુક અહીંયા વાપરો અને બધા વાપરે તો તારી આજુબાજુ કોકનો મામો થા કોકનો દીકરો થો ભાઈ થા આ મારી તમારી કર્તવ્ય રામાયણ મને તમને આ શીખવશે